નથી બીજા બીજા બધા નથી પબ્લિક માં થાય ને ટીકા વધારે નુકસાન ના થાય જગત તો ટીકા વાળું હોય ને પેલું હોય કયું હોય ટીકા વધારે હોય ટીકા વધારે હોય એટલે રસ્તો ભરી આવે બીજું આપડા પુસ્તકો છુપાયેલા એમનું કહેવાનું એમ છે આ જે લખું છે આ એમાં કઈ સમજણ નથી પડી એ સમજણ પડતી નથી આ જે લખ્યું છે એમાં કે આ તું કેવા માંગો છો તે ગોળી તો બસો રૂપિયા ની મળે છે પાંચસો ની મળે છે સાતસો રૂપિયા ની મળે છે અઢારસો રૂપિયા ગોળી લાવે અને પછી દહી ઉપર બેસવા જાય ગોળી વચ્ચે પૈસા આપ્યા હોય પૈસા આપે છે ને એની ખુમારી ના ને ઘોડી ખુમારી હોય બધી રીતે હોય ભાઈ બેઠો બેસતો ના આવે ત્યારે હરી કરે પાછું હરી કરે ઘોડી હરી ના હોય થઈ જાય પછી પડી જાય ને પાછું શું કેવું મને ગોળી એ પાડી નાખ્યો ઘોડી ઘોરી કોને કેવા જાય ની જાય એનો ન્યાય કોને કહેવા જાય ખરી રીતે એક કરી આવડતું નથી બે દાખલો સ્ત્રી અઢાર ગોળી લે કરતા ગયો ને ગોળી ઉભી થઈ ગઈ ને પારી નાખ્યો એટલે એમાં ગોળીનો વાંક કે તેને બેસતા નથી આવડતું તેનો વાંક એમ કેવા માંગે એતો ગોળી સમજે જંગલી બેસતા સમજી જાય બેસતા હાથે સમજી જાય બેસતા હોય મને હું પાડી નાખે મને લક્ષ માં હિસાબ ઘડ્યો ઘોડીનો દોષ નથી મારો દોસ્ત ત્યારે બરોબર ત્યાં હિન્દુ હિન્દુસ્તાન સ્ત્રીઓ એટલે આર્ય નારી તેને જોડે કામ લેતા ના આવડે તે પછી પાડે છે આપણું ઘર સારી રીતે ચાલતું હોય કશું પછી ભાંગે ના હોય અને આપડે ઓરું દેખાયું અક્કલ નો કિન્યો તો ઊંધું દેખાયું ઊંધું બોલે એટલે પેલી સ્ત્રી સમજી જાય કે હમણાં બરકર નથી આ હિન્દુસ્તાની સ્ત્રીઓ એટલે કામ લેતા ના આવે તો પછી પાડે ને એક થાય વક્કર ના રહે અને જો આપણે વકર ના હોય તો ગોળીને પંપા તંપા કરીએ તો તેનો પ્રેમ ના ભરે ચલો વર પડતો ગોળી માં પ્રભાવ પડ્યો છે કેટલીક ભૂલો આપડે એની સામે ને તો પ્રભાવ પડે આ તો વગર ભૂલે ભૂલ કરીએ તો શું હા હાલ શું પહેર્યો નથી કરે શ્રીના સમા ખોટી પૂછી કામ લેતા આપડે પછી પુવા બોમ કરીએ કેટલાક ટાયરે શું કર્યા છે હા આજે વાત છે તમારી પરફેક્ટની છે એનો વાંધો નથી તમારો સારા ધન મળ્યા નથી બધાને કઈ સારા ધન મળે છે સમજ પડે કેટલાક સસ્તા વધારે પડે નઈ પોતા હા પોતાની સમજ ના પડે કેવું ચાપે યાર જે સંકલ્પ કર્યો હતો ને બી બધું સંસારની બાજુ બધી નાખી એકાંત કામ કરી નાખે આટલું હિન્દુસ્તાન ઘણા કારણો રહ્યો હોય કામ કરી આપડા બધા મહાત્માઓ ભાવના કરે ને એ પણ ફરે છે આ ઓછી ફરે તેને બતા પણ એમને આજે ભાવના કરી કે આવું જેમ આને સંકલ્પ કેળવો આપડે પછી હા તો એ તો ઝંડો ફરતા જ કરશે એનો દાયવા આવશે ભાવના કાર્ય કર્યા કારણ કેવું જોઈએ પછી શું બનાય છે જોયા કરો આપડે વાત ના વિરોધી ના પડે આપડી ભાવના છે બધી ફળશે બધાની શુદ્રતે ની ભાવના છે ને બધા બધા મહાત્માઓની ભાવના જગત આ પામે જગત એટલે આપણું આ દેવપથ ની છે કેમ થાય કારણ કે જેને પુનર્જન્મ ના સમજાય તેને રાખવી જ પડે હા પુનજન્મ સમજાય નહિ બહાર ના પણ હકીકત માં તો એવું નથી આપડે ખોટું આપણે એની પર આધાર રાખી રે એના કરતા આપણે આપણે જ આપણે કામ કરીએ ધાર ફેરવીએ તો એવું છે બાકી એ કઈ ફેરવીને આપડે ધારો રે નહી ભગવાન તો આપડે તો જીભ જીભ તો ચઢવાનો રસ્તો એ છે ને એટલે જેને બધે ત્યારે ગતિ પામે બરોબર એટલે શીડી એ છે ને કૃષ્ણ માં હિર્ષ બધા માને પેટે જન્મેલા હતા દવા લખી રહ્યા ભાઈ એમ કે મારી ઈચ્છા મોક્ષ થી છે મોક્ષ નો માર્ગ આપી લે એને જ્ઞાન આપી દે જાગૃતિ મોક્ષ જાગૃતિ જોઈએ જ્ઞાન જોઈએ જ્ઞાન આપી દે જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાં પછી મોક્ષ વાત સમજાય કામ લેવા માટે કેવી રીતે આપણે લખ્યું કે પ્રકૃતિ એ ભારત જેવી છે એને પટાવી પટાવીને કામ લેવું લેવું એ કેવી રીતે કારણ કે એનામાં ખાલી મિકેનિકલ છે શું છે મિકેનિકલ મિકેનિકલ ચેતન છે એટલે આપણે આપડે બધી કર આવડે કરે કરિકેનિકલ ચેતન છે એટલે આપડે સમજી કે આ બાજુ પિસ્ટન આમાં આવશે પણ આપડે ટાયરિંગ ફેરવી રાખી પિસ્ટન આવે પિસ્ટન આવે પછી પીટકારી રાખે લાગે પિસ્ટન આવે મિકેનિકલ ની પણ આપણે ધીર નાખવું શું તાબામાં વ્યવસ્થિત ના તાબામાં આપડા તાબામાં નથી આવડે કળા નથી આવતી કેટલી વખત પ્રકૃતિ બઉ સવાર થઈ જાય પૂરેપૂરી ના સવાર થઈ જાય પૂરેપૂરી ના આવડે પૂરી ઘણી આવડે ધીમે ધીમે ધીમે આવડતી આપણે કેવું મનુ પ્રભાવ પડવું જોઈએ મશીનરી પર પ્રભાવ પડે નહીં પ્રભાવ પડે નહીં બધું સમજ પડે ચિતની શુદ્ધિ થતા હોય આપડે આ યોગ આ યોગ જમાવાનો છે બરોબર ચિત્તની શુદ્ધિ શુદ્ધિ મળે એ જ આપડે દયા કરવાનું છે ને એને સાથ ના આપીએ કરીએ તો આધાર તોડી નાખે આપડે એને દયા કરીએ તો એનો બધા આધાર તૂટી જાય છે જેટલો વખત આપણે એમ વેહ કરીએ પણ આપણે ઓગણીસો સિત્તેર દેખાવા નાખીને અમારા માતા પસંદ કરી દે એટલું સમજવાની જરૂર એ પણ વ્યવસ્થિત છે ને દાદા હમણાં આજે વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત થાય એટલે આપડે કરવાનું જે આપણી કૃપા સાથે બઉ સારું કૃપા પેલા મને તારે આપડે સમાધી જેવું બરાબર જુદા જુદો એવું મારું એમને પણ આપડે વાગે નઈ આપડે શરૂ વાગે દેરસા નાખે એમની નાખે તો નાખવું એ નાખે હું જોઉં સયમ પરિણામ દગવતું ને સયમ પરિણામ ઉત્પન્ન થાય સયમ પરિણામ ઉત્પન્ન થાય સયમ પરિણામ ઉત્પન્ન થાય સયમ પરિણામ દગવતું હોય થાય નદી સેવા એક જ સયમ પરિણામ એક પરોત્તરે કે બે રસ્તાઓ પર ગયો તો પડિયા કાર્યાર્થમાં કર્યા વિદ્યાથી કેને તારું કેનું મન માં એ છે થાય મન પરમ જ્ઞાન આગત થાય એવો શીખે આ ભાઈ મન બહાર કાઢવાનો છે સંયમ પરિણામ રાખે તો મલ્ટિપ્લિકેશન એક જ ઘેરો તો બે થાય બે વખત રાખે ચાર થાય ચાર વખત રાખે સોળ થાય એકદમ બે ઘર મારી ના રહ્યો છે આ થાય એનો વિચાર કરવાનો છે એટલે તું ઇમોશનલ ના થવું તો એના સંયમ રાખ્યો કે સંયમ રાખ્યો અને એ સંયમ એક વીસ ગણું ચાર તે ગણી શક્ય આવે સંયમ પરિણામ આટલા બધા વધતા જાય છે અને એક જ ઘરો આપણે ધીરા થઈ જાય મને આમ સમય એ સંયમ પરિણામ ના આવવાના જય શ્રી ધર્મ જ્ઞાન ને સંયમ માં બધું શું ફરક સંયમ અને ધર્મ જ્ઞાન સંયમ એ સંયમ ને ધર્મ ધ્યાન નો પણ સંયમ ધર્મ ધ્યાન તો તમારા કઈક પરિણામ એ કરતા હોય ને બહાર બોલતા હોય તો એ ધર્મ ધ્યાન રહી શકે બહાર અમારા જોડે કરતા હોય તો આ તમે ધર્મ થાય કરો તો એ ધર્મ ધ્યાન ના જાય ને કારણ તમારું જ્ઞાન ધર્મ ધ્યાનમાં સંયમ ના કહેવાય સંયમ તો શું મળી નહીં સંયમ ના હોય તો તમને ધર્મ ધ્યાન બાદ જવાનું ધર્મ ધ્યાન તો ને પણ સંયમ ના કહેવાય સંયમ તો એક સંયમ પરિણામ ઉભું થાય અને ડબલ ફર્મલે બે ઊભું થાય તો ચાર ગણી શક્તિ વધે ચાર ગણી ચાર ઉભા થાય તો ઓર ગણી શક્તિ વધે ઓર ઓળખ છપ્પન પછી છપ્પન ગણી શક્તિ વધે છે સંયમ પરિણામ થઈ ગયો સમાધિ રજા એ આવતો નથી સંજોગો ભેગા થયેલા ભેગા થાય તારા બધી નીકળી પરિણામ ઉત્પન્ન થાય સંયમ પરિણામ ઉત્પન્ન થાય તમારે બહુ સંયોગ ઉભા થાય ને સંયમ પરિણામ પહેલા સંયોગ તમારે સંયમ પરિણામ ના આવે સંયમ પરિણામ થાય બધું પાસે લગ્ન માં માટે જ્યાં સુધી ભ્રમચર માટે કરી આપો જયારે લગ્ન થાય छ महीने बार महीने दादाजी ना जाए कृपा कर लगन था लगता है ज्ञान देश थी जाए અભાવ ને એવું તો અભાવ લાઈવ ને બી લાઈક રે એટલે બધા ને રહે ને આ પાત્રુ લઈ કે તો કોઈ માનસો હોય છે એ અહંકારી નથી અભિપ્રાય નો પ્રતિક્રમ કરો કરો કરો પ્રતિક્રમ અભિપ્રાય એટલે આપણે સારો સારો છે આજે આપણને દેખાય છે ખરાબ છે ખરાબ ખરાબ છે ખરાબ વધતા જ નથી ક્યાં કરું તો અભિપ્રાય બેસી ગયો ગયો ઉપર ગયા છે આપડે તો શું થાય કે સંજોગો માં મહાત્માઓ ની જોડે બહુ રહેવાનું હોય છે લોકો એવા જ હોય પણ મહાત્મા મહાત્મા જ્ઞાન માં જ્ઞાન માં હોવા જોઈએ જ્ઞાન માં તને કોઈના માટે અભિપ્રાય રહે આમ તો અભિપ્રાય નથી રહેતો અભિપ્રાય નથી રહેતો કેટલી વાત ના ભાગીદાર જોડે ખરાબ છે એવો અભિપ્રાય આવે તો આપડે એને કેવી દે ખરાબ રીતે આવે મન અભિપ્રાય મને કરી લાગે મનની ભાર કિલક ખબર ના પડે કયો અભિપ્રાય બઉ સારા અભિપ્રાય છે એને રિવર્સ મળી હતી ગાડી જ બંધ બઉ સારા કેવું છે ગમે ત્યારે એને એની પાછળ પડે મને નહી તો પછી માન છું હેરાન કરે જ્ઞાન ને લઈ લેતું નથી તમે કહો મન ને પંપાર પંપાર પણ નહી કરવાનું અને દબાવવાનું પણ નહીં દબાણ નથી હોતું રિવર્સ માં લેવાનું આપણે એટલે એનો અભિપ્રાય આમ હોય બઉ ખરાબ છે તમે તો રસ્તે અને સાબુ માં રહી શકાય જ્ઞાન છે ને જ્ઞાન ના આધારે તમે મન ને કાબુમાં કંટ્રોલ માં રહી શકો જ્ઞાન થી બંધાયું કામ કરતો કરતો મન એ કરે દા એટલે ખલાસ થઈ ગયો આપડે સામે પેલું એના ઉપાયો જ્ઞાન કરવા જોઈએ મારી પછી કરી તમને એજ પગલે એને આ ક તમામ થાય છે એવું સ્ટેજ કેમ આવતું નથી મળ્યું વાત માં હોય આવીભી ના હોય સમય આવે કે આપણે ભય છે તે આપણને લાભ ના મળે સંયમ સંયમ તો અમીર પહેલી દશાકો ઉભી થાય તો આવે લક્ષ્મી બઉ દશા એ પણ થઈ ગઈ બહુ બધા સંયમ ઉત્પન્ન થઈ ગયો તારે સંયમી થઈ ત્યાં અત્યારે ગોઠે જ નહી તારે આવ્યું દે તારા થોડા ઘણા આવેલા ધંધામાં તો ભટ્ટે જાય ને ખરાબ થાય તો સારા હું કા આપણ સૈયમ બનાવે ના બનાવે ખરાબ સૈયમ બનાવે સારો સંજોગા વધારે છે એ અમુક વધારે પદલે એના માટે આપડે તૈયારી રાખી છે લશ્કર બધું તૈયાર લશ્કર તૈયાર આપવું તારે જ્ઞાન સારું રહેશે બઉ સરસ બઉ કશું હમુ આવ નહીટ સૈયમ એમ રે હા ઓન ધો સ્પોટ લાગે ખરો આ વાત થઈ જાય ને હાજર થઈ જાય જ્ઞાન શાસ્ત્રો કરે લખ્યું કે જ્ઞાન કોને કેવાય જ્ઞાન ખરાબ પરિસ્થિતિમાં હાજર થાય કે ના થાય એને ક્યાં કેવાય જાય જય સચિ શાસ્ત્રકારો ખુબ લક્ષ્ય જ્ઞાન કોને કેટલાક રાગી પડી ગઈ રીતે બઉ નથી આવતા એના જેવું રાગે પડી ગઈ એટલે રાગે પડતા સુધી મારી મારી રાગે પડી ગઈ એટલે બહુ વચ્ચે પછી ના લાગી ભાઈ જ્ઞાની પાછું બેહાય એના જેવું દુષ્ટ વસ્તુ જ નથી પણ તે જતા ના બેહાય વાંધો નહીં પછી તો રાગે પડતા સુધી બહુ ભાવ ના રાખવી કમ્પ્લીટ લાગે સંયમ પરિણામ પણ દાદા તો હાજરી અને સતત સાનિધ્ય એ બહુ કામ નું છે બહુ અનુભવ એવું તો માનું કેટલા બી સંયમ પરિણામ ઉત્પન્ન થાય ને તો પણ જ્ઞાની પુરુષ સેવા અને એમની હાજરી બહુ જરૂર છે કઈક અત્યારે કારિત્રતા છે ઘરે બેસી ને કઈ તમે એટલું બધું કઈ ધ્યાન ના રહ્યો એ વાત માં કઈ માલ નહી થોડી ઠંડક વર્ચાય છે એટલે બધા નેજા આવે અને કઈ હજી દોષ પેલા દેખાતા હોય ને એટલે મજા આવે કે હવે આપડે જાગૃતિ તો સુધી કામ ચાલી રેવા જોયું પડી રેવાનું કહ્યું આપડે ધારણા ભાઈ જેટલો ટાઈમ મળ્યો મળ્યો પણ એને સુધી ને એનું સુધી ભૂલાતું જ નથી ને પણ ના કેવાય તેઓ સંયમ બહુ હતું દાદા તેઓ સંયમ બહુ થા એ ફરી આવું આવશે કઈ પણ વેદના થાય તે આપણો ભાગ નો અને આપડા ભાગ માં વેદના ગુણ નથી થાય છે કરે છે મને આમ થયું તેમ થયું અને આપડે જાણ્યા કહ્યું છે કે સંતાબેન તમને અટંત પડી છે શાંતિ આપે છે આપડે જુદું એવું છે ભયંકર વેદના બોગ મારી અંદર મને લાગે છે કે વેદના બહુ વધી ગઈ છે બહુ વેદના વધી ગઈ છે એ તો વધે મહાવીર ભગવાન એક માણસે કે સાહેબ મારો એક હાથ કાપી ગયોગ બીજો શેર પણ કે પણ એક તો કપાઈ ગયો કે બીજો હાથ છે બે પગ છે પછી ખરી બીજો હાથ કપાઈ જાય બે વાગે થઈ ગયા બે પગ છે બે પગ છે ઘણા છે બધું પાંચ ફોન છે ઢીક છે ઉતરાટ હંમેશા આવું જ રહેતા કાંઈ ઉતરાટ દ્રષ્ટિ કેવી શું ઓછી થઈ છે તમારી મનામાં તો નહીં નઈ જોઈ રહ્યા છે બધું તો આપડે કેવું તો શું નથી આમાં દરિભા કરતા આવું દાખલા હતા બીજા બધા ને બધા કે તમારું ઘણું સારું કે સંસારી એક પગે ચાલીસ છે આપડે બધા લોકો એ ખોજ ને ના ગણાય શું નફો રહ્યો મારી પાસે સે તમારે કઈ ખાસ નહી છે પણ એ આપણને સોટી પડે છે આપણે હા એ અહંકાર કરી અહંકાર આપડે આત્મા તરીકે જેને કર્યું તારે કેમ રાખો છો જુદો જ રાખો છો ક્યાંક પછી ડખો થઈ જાય દાદા એક વખત આમ બધી વખત જુદો રાખો પણ એક વખત થઈ ગયો ને વાત ને સમજવાની છે આપણું આ બધું લાભ સમજાય એટલે અંગાર ક્યાંય ગયું આ તારો લાભ સમજી ગયો શારદાર આપડે પાડોશ માં છોડે અને આ અહંકાર છે શારદાદંગ કોને કોણ ભોગવશે અહંકાર આયુષ્ય ખરાબ થઈ જાય કર્મ પાછું બંધ થઈ જાય પરવી દેવું બંધ થાય પણ એ તો બધા આ તો હમણાં હરિયાત કરવાનું આ તો હરિયાત નીકળ્યા જ કરવાનું નહી આવે આનો ધુમાડો આગમાડો નાદારી કાઢી નાખવા પતલાય પતલાય પદ આ ખાડામાં બરાબર પડી ગઈ છું કે થોડી મદદ કરો હું આ બહુ ખાડામાં પડી ગઈ છું તો મારા હું બહુ પ્રયત્ન કરું છું તો પણ નીકળતું નથી મારાથી નાનીક ને આ અહંકાર મળી ગયેલો છે આપડે દેહ નહોય મન નહી બુદ્ધિ નહિ ચિત્ત નાય અહંકાર નહિ એમને કુશી આપડે છીએ નહીં આપણે લેવા દેવા નથી હવે કમનો કપનો કાગળ લઈએ કાગળ એક કેટલાક ના માણસ નો સંતોષ થાય છે પુષ્પ આવ્યા તારીખ નવલિજ જોવા નતા આયા થાય એ માણસો બધા અને